એન્જિનિયર એન્જિનિયર થયા પછી પણ આવું કામ કરવું પડે ઘાસ કાપવાનું કે ડિશવોશર ડિશવોશિંગ કરવાનું એટલે કે ડોલર લાવવા માટે બધું કરવું પડે એમ હા ભાઈ વાત કરું આ તો તમે લઈ રહ્યા નોકરીઓ બોકરીઓ છે નોકરી રાખે છાપણ મૂકીને આયા છે તે વાપરો પણ પારભવ ને માટે કરવાનું છે તે કરતા નથી એટલે ઊંઘાડ્યું લઈ રહ્યા નિમિત છો તમે પણ ભાવના માટે ગાળો આપ્યા કરી તેથી ગાળો ખાવી પડે અપમાન આપ્યા કર્યા તેથી અપમાન આવે છે હવે ફરી અપમાન આપવા નથી આવતા ભવન માટે એવું ફેરફાર કરી નાખવાનું બધું આ કઉ ન ચોપડો પર થી આવતા કઉ ન ખાતા બધી નાખવાનો કયા કયા કોટ કેવી કયા નકો મળ્યો એવું નઈ કરતા લોકો